મારી એવી જગ્યા બતાવો મંદિરો બનાવટ કરી નવકાર મંત્રી બોલ્યા હતા આગળ પાલીતા પાલીતા ખૂબ ચોખા પડ્યા બધા તો બાવું અમારી પણ ના પડે પણ ના પડે મારી પણ ના પડ્યા બને હું મંત્ર બોલું બને એવું મંત્ર બોલું તો રાતે ગાડી જાત રહી કરવાની સિદ્ધિ વળી માં કોઈ હોય નઈ બધું જ જગતનું ભૂલી દેવા માંગે તે વધારે યાદ આવે શું થાય ભૂલવા માંગે વધારે યાદ આવે એમાં હાથમાં રહેલો નહીં ભાઈ પછી મારું જે થયો પણ ધંધો પાડવું તારે આપડે તો આગળ કેવું ભાઈ હાર્યો ભાઈ જીત્યો હું હાર્યો એમ કે આપડે આ જીત ના સવાલ જ ક્યાં છે અને એને તો સવાલ છે એટલે એને જે ગમતો હશે સવાલ આપી દેવો તો જીતો પછી ભાવના વાળા સાચા પુરુષ ને ખરાબ હોય સાચા પુરુષ હોય પૈસા એની ભાવના હોય તો શું કરે કોઈ માણસ પર પૈસા ના હોય કરે એને ઘર ચલાવે લોકોની જોડે લોકો ઉપકાર કરે જેમ પાછું આત્મજ્ઞાન છે ને જગત આખું આત્મજ્ઞાન થી રહી જ છે પછી છે ઈગોઇઝ છે ત્યાં આગળ કોઈ જગને શાંતિ આપી શકે નહીં અને જે કઈ છે શાંતિ એ તો નૈમિત શાંતિ છે મૂર્ખી મૂર્ખી મૂર્ખા થાય છે પરમાત્મા એવું કરું નથી જગત ની લાલચ નથી જગત ની લાલચ જાય ત્યારે ટૂંક સલાહ મિત બની શકે કરવાનો કરતા કોઈ થયો જ નથી કલ્યાણ કરનારો કરતા કોઈ જન્મુષ્ય સુધરે છે સારું એવી ભાવના બધા રામજો છો જેવું છે લઈ ગઈ બીજી પેપર લઈ ગઈ દુનિયા સાઈ બાબા ને તો હેલ્પ કરવા દે એ બે ચીજો કરતા જરૂર પેપર સાઈ બાબા બીજો વેપાર નથી કરતા ત્યાં પૈસા ભેગા કરવાનો છોકરા વેપાર માસ્ટર ના દે ચોખા એ માસ્તર ને ઉઠાવી દે બગુજો શું થાય મતલબ છે એવા જે હોય કઈક સાધારણ ચોખ્ખા હોય ને જરૂર તો વિશ્વાસ હું તો ગેરંટી સાથે કઉ છું એને આપવો જ દે હું જે બોલું નહીં ઉપર વિશ્વાસ પણ લોકોની પર વિશ્વાસ દે એવું નથી રહ્યું એટલે આવું આવું ચાર ચાંદા કરે પણ ભેગા કરેરાયે છે ને મારા જે તમે છ મહિના રાખો ને મને મારે ના લાવે આવે સમજાય બધું રિલેટી છે ને રિયલ વસ્તુ બેઠી એની પાસે વાણી એકલી વસ્તુ નથી એની પાસે બધા બહુ સહયોગી પુરાવા એ પરમાત્મા છે એ આત્મા છે શુદ્ધ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન શુદ્ધ જ્ઞાન હોય વિવાહિક જ્ઞાન બધા ભેદે થાય અનેક ભેદે હોય છે એ જ્ઞાન જ છે પણ અજ્ઞાન એ છે લોકો અમુક પ્રયોગ બને સાયન્સ પાછો સાયન્સ છે आत्मज्ञान आत्म थे अवरोधक खरीदी उत्पन्न कराप्त करती आ तो पे लाख इनाम करता है अमुक वस्तु ढंकी राखे જે બતાવે છે બગુ છે અડના દોણા નાખતા બરી ગયેલા છે मरी जाए विद्या प्राप्त कर बीजा ने बतावी अगर कोई पुस्तक संघर्वी तो विशेषता मरी जाए એ લાભ ઉઠાવે લાભ ઉઠાવ હા લાભ ઉઠાવ પડિંગ વાળા તો જે કી બન્યો એનો રેકોર્ડ મેક્યો એટલે આગે પેડી વાળા એને વધારતા ગયા લાભ ઉઠાવવા થાય આ એ બાવલાઓ અહીંથી સદે પછી પડિ નુકડે પડિ ના લોકોનો બરોક બનાવા છે તે યોગ માક્ષી પડિ ને માં ભાઈ ના યોગ ના સોબે તે પડિ વાળા ને એમને ક્રાઇસ્ટ માં જે નવું ટેસ્ટમેન્ટ કોઈ કરે તો ચાલે તે નવ ટેસ્ટમેન્ટ નહી તમે આયા એટલે આ કાર્ય સરસ બીજે બરોબર આપડે ત્રણ આગળ ત્યાં લીધું તું ને ત્રણ હજાર માણસે લીધું તું એમનું નિમિત્ત આપે એવું અને જેમ ત્યાં પ્રસાદ લઈ જા દેખાયું કે આ જમણ થશે એટલે પોતે વિકલ્પમાં કરે એટલે જ્ઞાન જતું રહેશે શું એને તો જયારે જયારે અંદર કેવું જ્ઞાનીઓ અંદર સદ્દન આત્મા સુધી આત્મા સરવાનું સુધારે રહેશે એને કજું છે બે મિનિટ મળે અથડામણ માં આવે છે ને તે લોકો અથડામણ માં ના આવે કે જોઈ લેવું આપડે અધાર થાય તમે ખસી જઈને બધા ઘણા ખરે આવું પેલું કાઢે પેલો પાઠ ધર્મ નો એ જુદો કાઢે પછી વ્યાચી ખાય કરે જઈને એસી એસી બે ટકા પાંચ ટકા કેવું ને પાકે એવું બધા પાકે જાય ને દરેક નો કાળે જો એટલે આપડો કાળ છે કે નઈ જોવું માનસિક છે શરીર ની બુમ નથી કોની ગુમ છે મન તો દેશના હિસાબ નો કરી દે છે બિલાડી મેલી છે બચ્ચા ને બચ્ચા ને કશું ધર્માક્ષર નથી કરાયેલા કશું કરાયેલા જયારે પૂજે છે ત્યારે પૂજે છે ઘોડા નું ચાલે છે એવું કેવું જગત છે કે આ ઘોડા નહીં ચાલે ડાયર નહીં ચાલતો એવું કેવું આ જગત છે પણ નથી ચાલતું તારા હે નથી આગળ જતા આવતા આપી આવું પછી બે રૂપિયાતા હે બે લે પાછા આપે પાછો એક દાડો એક ગાળો ભરી ગયો છે અનાજ વાળો ઓછા રૂપિયા માંગે છે ગાળો ભરી ગયો છે એને આપી દેખાય ગાળો ભરી ગયો છે દીદી હું કેવા લાગે ગાળો ભરી ગયો કાકા એને આપો આપ્યા ખાધી પૈસા વાપરી નાખ્યા બીબી બિચાર મને કે અમારી રડે તો પૈસા રાતે વાપરી ખાધા અરે કલ વાત કરો ચાલક છે ખરાબ ચાલે વધારે હાર કેટલું બધું નોર્મલ હાર કેટલો વખત રાહ જોવાની મુકાવી મજા ના આવે ને જેવું ખાવે લગભગ 12-12-12 બાર હજાર નથી વસ્તુ રામાયણ ખોટું નથી બનાવેલું હોય हिंदू शास्त्री कथा हो बात करी कलियुग ना दरवाजी दाखिल મનુષ્ય ના મન જેવા થઈ જશે એટલે આવું તેવું કઈ કલ્પિત વસ્તુ ઈ કથા બંધ થઈ જાય એનો કોઈ વેદો ઉલ્લેખ નથી હે એનો કોઈ પુરાણો માં વેદો માં ઉલ્લેખ નથી પુરાણ વેદો ની ચિંતા નથી આ હમળે થી બનાવટ છે નવી મીઠાઈ છે આ કર્યું ના લોકો કથામાં ના જાય એટલા માટે જે લોકો કથા માં રહે સારું હેતુ સારો બહુ સારો હેતુ આજના મનુષ્ય આપણા મહત્વ આવું મૂકે દેનભાઈ મૂક્યા અને પુરાણ અને વેદાંત પછી બનાવતી છે આવી ગતિ કેવા જેવું નઈ એ છે ચારે બરોબર તો વી કથામાંથી અટકે એટલા માટે કથા મૂકેલી તો વી કથા ચાલે કરશે ને શું કરે આપડા પુરુષો એ બધા માથા મૂઠ્યોનારાયણ ના હોય આપડે મને કઈ એમાં હેતુ શો છે આગળ નું થોડા ની વસ્તુ નથી આ ઓ જૂની વસ્તુ હતી 2000 પહેલાની વસ્તુ હતી તો 400 કામ તો એની વાત છે આ અને બહુ ડબળ બરો બિના મગેરે ચાલતી છે કે વી કથા ના જાય તો કલાલ કો કલા કે તો ગાડે અંતરાણી મે હાલો આવવાના મે હાલો જેવું છે સાધ્ય તો સજીવન મૂર્તિ હોય હોય તો બહુ હોય પણ આપણે જરાકરી ગઈ તો કઈ મળે એટલે આપડે નામસ્ત્ર ઉપવાસ નું મહત્વ શું ભક્તિ માં ઉપવાસ નું શું મહત્વ ભક્તિ માં ભક્તિ માં બધા ભક્તિ કરતા કે ઉપવાસ કરે છે એમાં એનું શું મહત્વ ભક્તિ જુદી રસ્ત છે सुयटीफिकारीर आयुर्वेद જ્ઞાન ને પકડી શકે આ સર જાગૃતિ લાવવા માટે બધા સાધનો કયા છે અને જે સાધનો થી જાગૃતિ ના આવે એ સાધન મનુષ્યો નથી ઊંઘ જેમાં શરીરનું પણ ભાન નથી રહેતું શરીરનું ભાન નહીં રહે પોતાનું નામ સૂચવે ભાન નહીં રહેતું અને આ ઉઘારી વર્ષની ઊંઘમાં ફક્ત નામ નું હોય છે શરીરનું કઈક ભાન હોય છે કઈ સાધારણ બિલકુલ જરા ભાન હોય છે પણ હિતા હિત ભાન નથી હોતું તમારું પસ્તા પસ્તાવો થાય પસ્તાવો શું કામ લાગે છે એટલે મનુષ્યો ઉઘાડી ઊંઘે છે એ કહેવાનો ભાવ આટલો જ છે કે એમાંથી જાગ્રતતા આવજ ही नहीं। नहीं। ही नहीं ही है कोई ज्ञान प्रकट कर ज्ञान हाजर अर्चा अर्स आए थे ज्ञान हाजर थी जाए ज्ञान हाजर न એટલે અજ્ઞાન તમારે કશું કરવું નથી જ્ઞાન જ કરી લે છે એક કક્ષા એ પોચવા માટે માણસે શું કરવું જોઈએ મારી પાસે આવું જોઈએ માણસ ઉપર એવો ખોટો આમ પેદા થાય એટલે માણસ ક્યારે કરી શકે સ્વચ્છ રહી થયો હોય તો કહી શકે પોતાના સમજાય ના લઉ પણ તમારા થંદ માં લઈ જાવ બધું હું તમને બધું દેખાડ તમારા એટલે બધું દૂર एदे क्या आ, आ इरो काम शे? नहीं नहीं, <coughs> उपाय आ तो तैयार नहीं, तो आ तो दा चोखा आपो तो एक पार चोखा वेची खाए माले चोखा लाइन એટલે આ કલયુગ ના લોકો એનો મન દુષ્મ થઈ ગયું કરોષ આપડે કોઈ કાળે એવું કારણ કે દોષ કાળનો કાળનો દોષ નહિ પોતે સચેતન નથી એવું એનો જ દોષ છે મૂળ દોષ તો એનો પણ આજે પરિણામે નાપાસ થયા પછી આપડે વળીએ ખોટું કેવાય નાપાસ થયા પછી વળીએ ખોટું પરીક્ષા નાપાસ ભગવાન કરીને આપો તો શું કામ લાગે ભગવાન તમે આપી દો ભોગવર ભાઈ ને મોક્ષ આપે છે આ બધાને મોક્ષ આપે છે ભોગવી રહ્યા છું મોક્ષ એટલે મુક્ત ભાવ મુક્ત ભાવન તને મુક્ત ભાવ ભય લાગે નઈ ચિંતા થાય નહીં ભય લાગતો ચિંતા મોટા થાય વિજ્ઞાન જુદી જાતનું છે અને આ વિજ્ઞાન છે ભગવાન ને કહ્યું બધું તૈયાર આપવાનું હશે તમે કોઈ આજ્ઞા છે મારે તે ભાઈ નઈ ઋષભે ભગવાન જોડે વાતચીત કરી તમારે તૈયાર થાય તમે તમારી ભાષામાં લઈ જાઓ દરેક વાત પોતાનું નાખે આ તો શુદ્ધ વસ્તુ છે આ તો ના કરે એટલે પછી આ ભગવાન કોઈ કહી લીધું આ મોટા મોટા આશ્ચર્ય છે કે દસ લાખ વર્ષમાં સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ કરતા પરિગ્રમતા છોડતા આગળ વધવાનું ત્યાંથી મોક્ષ થાય ત્યારે પૂરેપૂરો આ પૂરો કરી દે આ બધા જીવો એજ કરી રહ્યા છે પણ પાંચ હજાર ચડે અને પાછો બીજો કોઈ એવો મરી આવ્યો ચાલો થવા માટે વિકલ્પો કરે એના ગુણાકાર મધે ખરો નિર્વિકલ્પ થવા માટે વિકલ્પો કરવા એ ગુણાકાર મધે ખરો એટલે જગત આવી રીતે ફસાઈ સાધું એક જ્ઞાની પુરુષ છે સ્વરૂપ ના જ માલિક છે શું છે સ્વરૂપ ના એટલે ત્યાં બધું જ હોય કોઈ સિદ્ધિ બાકી ના હોય જે કામ કરવું તો પૂછી જાય એમને કશું જોઈતી કોઈ ચીજ ભિખારી ના હોય લક્ષ્મી ના દીક ના હોય વિષય નો વિચાર જ ના આવે પછી અક્રમ વિજ્ઞાની અને તે આ અપવાદ માર્ગ છે કેવો છે કેવું થોડા કાયમ ના માટે થોડા કાળ માં તે દસ હજાર માણસ હોય એક લાખ માણસ હોય એટલા માણસ આખા જગત નું કલ્યાણ થશે બીજી રીતે બઉ સારું કલ્યાણ આ બધા કોણ છે જે કલ્યાણ પામશે તે પણ હતા એમના દગા છે કે રાણીનારા દગા વાળા નહીં સાચા ભક્તો સાચા એમાં બે વાત છે ભગવાન પર કેટલો રાગ હતો એ લોકો ને એમની વાણી કે સાચા ભક્તો દક્ષિણ માં જ્ઞાનદેવ હોય છે કોઈ ચાંદદેવ હોય છે દક્ષિણ વાળા દક્ષિણ પદાર્થ એવો લાગ્યુંલ જોયો લઈ જવું એ ઘેર ઘેર આપવા નહી આવે એને રાગદેશ ના આવે એટલે તમે અહીંયા આવો ત્યાં સુધી તમારે કાળજી રાખવા મનુસ્મૃતિ કરી પીવડાવે મનુસ્મૃતિ મને મળે છે માણસ છે એમને ધર્વત ને પોતા સાંભળવા જતા હતા ક્યાં જતા હતા मैं याद कहू छ मैं याद क्या लख्य मनुस्मृति शू लख्य मनुस्मृति હા એ મનુષ્ય ના ઘરે આપણને મનુષ્ય યાદ રહ્યું લોકોને ભેદ સમજાય ને મનુષ્ય મનુષ્ય પણ મનુષ્ય મનુ ને યાદ રહ્યું તું તે શું મનુ ને યાદ સંસાર ચલાવવા માર્ગ નો સરળતા થાય એવા માટે માર્ગ લખેલો અત્યારે આ દેશ નું ભૂરણ ના ચાલે એ કાળને સમજે અત્યારે આ તો આ ક્રાઇસ ની બાઇબલ છે ને આવે એવું જોઈએ કેવું છે ગીતામાં જે બતાવ્યું છે ને ગીતામાં ગીતામાં ધ્યાન ને ધરણા કેવી રીતે કરવા તે બાબતમાં अज्ञजसात। अज्ञाने चाहें कार मेंTalk कोछी है सोंगातों Agara Snー कर द conception गत्ता सबोराना ईत्याना कि कार आहां ह splash सोंगे! यौडाला एक काम फैस... फैसा नत्ते नकी पर आदसे ने ऋंट 17 cafोकी ह UH! प्यएकर आध्हान सा कन्हें कार सेट कि अपर पत है થાય પ્રાપ્ત કરવા માટે જે ક્વ્વાજી ક્વજિજ પ્રાપ્ત કરીને આપડે તૈયાર છીએ ધ્યાન ઉત્પન્ન થાય એટલે એ ધ્યાન તો બાધે બારે લખેલું છે બધું આવું કઉ છું કેવું જેને જેવું સમજાય કૃષ્ણ ભગવાને તો એ ગીતા માં કહ્યું છે ને કે આ ગીતા ને વર્ષ લાગશે કે એકાદ માસ એના સ્કૂલ અર્થ ને પામશે એવા હજારો માંથી એકાદ સૂક્ષ્મ સ્વ પામે અને એવા હજારો માંથી એકાદ હોય સૂક્ષ્મ સમય એટલે કૃષ્ણ ભગવાન શું કેવા માટે બે શબ્દ કેવા માટે બની તું રૂપક એના ઉપરથી થોડોક ફેરફાર કરીને આ રૂપક મુકેલું છે પણ બે શબ્દ કહેવા માંગે તેના બધી કોઈ નથી છોકરો અહિયાં આગળ જરા જરા વિશેષ ખર્ચો કરતો હતોશન એના સાધર એક આગળ ગયો છે એક આગળ એને ટેબલ પર પડ્યો છે અને તેનો ભાઈબંધ આવ્યો હોસ્ટેલમાંથી એક કાગળ હું વાંચવા એટલે પેલા એ જોઈ લીધું કે મારા એટલે પેલા શું કહ્યું મારા ફાધર કેવાય રસ્તિક માણસ થઈ ગયા છે રસ્તિક માણસ છે કેવું લખ્યું કેટલું રસ્તાને ગાળો કેટલો છે ફાધર નો અભિપ્રાય સમજી શકતો નથી ત્રીસ જ વર્ષ ના આ કૃષ્ણ ભગવાન એકાવનસો વર્ષ થયા એ એ એકવા માં કેવું રસ્તી બીજું તો બોલાતા બોલાય એવા જ નથી આપડે આ ટૂંકા પણ એ કેટલું બધું કેવાય ટોકા કઈ કઈ જાતનું બોલાય આ પેઢી આગલી પેઢી નથી કેટલાક ગુપ્ત ભેદ હોય છે આવડે આવડે વાંચે વાંચે નઈ તો વાંચી ને વાગોડે સારું કેટલા ગુપ્ત ભેદ રાખવા હું તમને એક ગુપ્ત ભેદ બતાવી દે